લક્ષ ની ધારા તૂટી જાય ને એની હા જે લક્ષ હોય ને તદ્દન છૂટો નારી ગોળા થી છૂટો વધારે બુદ્ધિ એકતા નહીં ગુજરાત એને મોટા મોટું જ્ઞાન ગણ્યું છે એ પ્રતિ નહીં આ દેહમાં પ્રતિ એટલું કહેલું કે નારીનો ગોળો કુદે છે પ્રતિમાનન્ટ પોતે માનતો નથી હું થયું અને ટેમ્પર એની બધી મુશ્કેલીઓ પ્રયત્ન કરે નથી જે છે જાણતા નથી એ તો આગળ સત્તા મારી છે હું અમારું છે અમારી બાળકીનું છે તો તેથી અમે કહે છે ને અમે જે વાણી બોલીએ છીએ એ શું કહે છે ને ઓરિજનલ ત્યાં આગળ કહીએ છીએ માણસ બોલ આત્મા કીધું બોલી શકે આત્મા આત્મા નો બોલવાનો ગુણ જ નથી ગુણધર્મ જ નથી એનો આત્મા બોલવાનો ગુણધર્મ જ નથી બોલ એ શબ્દ છે શબ્દ એ અથડામણ થી બંદનથી કરનારી શું એ આત્મા ગુણધર્મ જ નથી આપડે ભવાન વગાડીએ છીએ તો આમથી આમ દબાઈએ કે ભાઈ જે પરમાણુ ભર્યા હતા તે એકદમ ત્યાં નીકળવાનું થાય છે અથડી અથડી નીકળતા થઈ જાય છે કેવી રીતે ના પર ઉતર છે એના પર છે એના માટે લેવા દેવાનું ના હોય કારણ ના હોય કે આ બધું દુનિયામ ચાલે રિલેટિવ ધર્મ છે એ છતાં કોક દાડો પ્રાપ્ત થશે એમ માની ને આગળ ચલાવે કરવાનું કે કલ્પિત ધર્મ હશે બધા કેવા છે કલ્પિત ભાવનાઓ સુધરે વિચારો સુધરે માણસ આગળ વધે પ્રગતિ મળે લોકો નથી પડી જાય બોલે વાણી નઈ તો આખી જિંદગી ભેદ પડી જાય જિંદગી બધી ભેગા ના થાય એ કલાક જ એવું છે એ બધી નિર્ભળતાઓ એટલી બધી છે માણસ ની એ આપનું નામ થયા આ જાય નહીં જો કોઈ ઉપાય નથી જેમ ઉમર થાયમ ને આ થૂલ આ સૂક્ષ્મતર સુક્ષ્મ સી રીતે અડે થૂલ સી રીતે એટલે ગમે ત્યાંથી પસાર થાય તો એને કશું હડે જ નહીં કારણ એટલો બધા સૂક્ષ્મતમ છે વિષયો તો ભોગવ્યા જ નથી કોઈ પંચિંદ્રી ના વિષયો છે આ વિષયો વિષયો ને ભોગવે છે જેમાં અહંકાર શું કે છે મેં ભોગવ્યું ખાલી અહંકાર જ કરે છે મેં ભોગ્યું નહી એવો અહંકાર કરે છે ખાલી અહંકાર જ કરે છે અહંકાર જ કર્યા કરે છે બીજું કશું ને અહંકાર જ કર્યા એક વખેર ખોટું બોલે ને કે ના ભોગ્યું મેં ભોગ્યું તો તૃપ્તિ વરે અહંકાર જ કહેવાય બીજું બધા અવલંબ પરમાત્માનુભવ પરમાત્મા થઈ ચુક્યો હવે છે એ સૂક્ષ્મ છે વસ્તુ કેવી છે આગળ ધૂણી નો તો પડ્યો ગરમ થઈ જાય ગરમ અનુભવ આવે આપણને આવે ને હવે કાંઈક સૂક્ષ્મ છે એને અસર લાગુ થાય બીજાની પેલા સુક્ષ્મ તમને તો કશું અડે જ નહીં ભીતો ની આત્મા ચાલે અનંત જીવ તો એની અજ્ઞાન માન્યતા છે કેવું મરી જઈશ એટલે જીવ તો જીવે નહી મરી જાય જીવે મરે અવસ્થા ને જીવ કે છે જે જીવે છે મરે જ છે જીવે છે મરે છે જન્મે મરે એ અવસ્થા જીવ કે અને અજન માંગો કર્યા છે જીવ નીકળે છે તે નીકળે છે એવું સાબિત કર્યું છે લોકો આત્મા સાબિતી ના થાય એટલા માટે હું આ કરું છું એવું કામ છે તો આ ભોગવું છું ત્યાંથી આત્મા થઈ પછી આવશે આ અવસ્થા કઈ જીવ અવસ્થા એ ના કે છે કરતા ભોગતા છે તે જીવ ની અવસ્થા હું કરતા છું કરું છું આ હું ભોગવું છું એ વિનાસી અવસ્થા કેવાય વિરાશી અવસ્થા જો હું મરી જઈશ એવું કે બોલે હજુ હું જીવવાનો છું પંદર જીવ જીવ નો જીવ પોતે કરતા ભોગતા અહંકારી જો જીવવાની વાંચના કરે મરવાની ઈચ્છા ના થાય શું એ જીવ કરતા અભોક્તા થઈ અહંકાર તો હોય જ નઈ નવરો હોય છે અને આત્મા નો સ્વભાવ સૂક્ષ્મતમ છે પછી અગ્નિ ની આર પાર જવાનું ગમે તમે એને કશું વડે જ એટલે જ નિર્લેપ શું કથા થઈ નિર્લેપ યો હોય એટલે જ્ઞાની પુરુષ પછી જયારે એને જીવને શું સંબંધ બરાબર હોય કે જયારે મન ના ભાવ જયારે બધા એ થાય જયારે સૂક્ષ્મ મન ભાવ ત્યારે જે ચાર જે થાય ચાર જે થાય ચાર એટલે જે પરમાણુ જે ખેંચાય ને તે તો તે પરમાણુ જીવની જે અવસ્થા હોય છે આ જ્ઞાન આપ્યા પછી મનમાં જે વિચાર આવે છે બધા ડિસ્ચાર્જ રૂપિયા હોય છે આ તમે કહ્યું એ બહારના માણસ માટે ચાર્જ થાય શું થાય ચાર્જ થાય पुटे अज्ञा से चार्ज थी जाए मिल करते मैं खे कर परमाणु खेचाय चार्ज करता हाथ परमाणु बहाराई आ परमाणु बार बिलकुल चोखा प्योर प्योर परमाणु विसरता परमाणु क्या थे? જયારે ખેંચે ત્યારે મિશ્ર થાય ખેંચે એટલે માણસ ક્રોધ કરે કે તરત આ બધા અંગ હાલે છે પરમાણુ ખેંચાય અને એ પરમાણુ આવતા ભરમાં ઇફેક્ટ આપે ત્યાં સુધી કોઝી દુપ્યો હોય કોઝી આ કોઝલ બોડી કે છે ને તે કોઝલ બોડી બંધ જાય પછી આવતા ભરમાં ઇફેક્ટિવ બોડી થાય એનું એ જ પછી કોઝલ બોડી છે તે ઇફેક્ટિવ બોડી થાય એની કોઝલ બોડી બંધ લાવવાની એ કોઝી જ છે અને તે કોઝલ બોડી થાય નહીં આવતા બહુ પાછી ઇફેક્ટિવ બોડી કોઝીજ અને ફેક્ટ ઇફેક્ટ કોઝિઝ કોઝીઝ અને ફેક્ટ ઇફેક્ટ કોધિ ઘટ માસ જ કરે કોઝિજ તોડી નાખે જ્ઞાની પુરુષ ઇફેક્ટ ના તોડી શકે કોઈ પણ માણસ આ જગતમાં કોઈ પણ માણસ એવો નથી કે ઇફેક્ટને ફેરવી શકે કોઝી જ નહીં શકે કોઝી બંધ કરી શકાય ઇફેક્ટ ફેરવી ના શકાય એટલે તમને આ જ્ઞાન આપ્યા પછી ઇફેક્ટ થઈ શું રહ્યું કોજી ઉત્પન્ન ના થાય જો કોઝી ઉત્પન્ન થયેલા આવતો બઉ કોઈ તમને સમજાયું તમે સમજાયું પીએચડી થયેલા ને તમે થયેલા